ને દિવ્યા માતા પદ્માતી પદમાતી દિવ્યા મને ત્યાં જવું છે આપડે છે જ્ઞાની ગુરુ છે કલા કરવી જોઈએ શું એટલે પછી એના માં જે બિચારા પાયમા હોય જે જાણવું હોય ઈ જ ઈ બતાવે એની પાસે માલ હોય ઈ દેખાડે ને હીરાનો વેપાર કરતો હોય બાકી તો જે બતાવ્યું હોય ઈ બતાવે સરળ કહેવાય સરળ નામ શું થયું સરળ નામ એટલો સરળ મોક્ષ લેવા માટે ગયા અને આપડે એમ લાગ્યું કે આ નક્કી કરવા ગયા પૈસા સરળ ના થયા બધું આનામાં અંતરાય અંતરાય તમે જોયા થયો ને જો મજા થાક લાગે અમારા બજારમાં છે ના વિદ્યાર્થી આપણે દુઃખ થતું હોય પછી આપડે એમ તો વિચાર કરીએ તમે શીખડાયું છે ને કે ભાઈ આ સાપ દુખતો હોય તો એની બહુ ચિંતા ના કરવી એનો દુખવા દેવો પણ છતાં એના તરફ જે જાય છે અને અહંકાર છે કોઈ માણસ કે અરે એવી લાય તો ઘણા પચાસ ટકા થાય અને જ્ઞાની પુરુષ જા એટલું જ કે દુઃખ થાય છે વેદે ક્યાં સુધી એનું બરોબર સ્પષ્ટ અનુભવ નથી થયો જાણવાનું વેદવામાં પોતાના સ્વરૂપ ને એટલે શું કરે વેદના કે સુખ ને રોકે જે આપતું જે સુખ છે આપણને એને રોકે એટલું એમના વેદના જગતના જ બી જગત ના લોક ને કે જગતના લોક બધા अमेरिका के वेदना करी पर वेदना है सुख रोक અને વેદ છે કોણ જે આપડો પહેલો ઇકો સજીવ ભાગ હતો એ અજીવ ભાગ કરી આપ્યો જીભ ને જીવ માં બહાર દીધો કે ભાઈ અજીબ અજીબ અહંકાર રહ્યો કેવું કે સુખ ના વાંકરે અમને સુખ ના વાંકરે નહીં અને અમે કહીએ કે અંબાલા ભાઈ તમારો નાદારી બધા હવે નાદારી કાઢી જાય નાદાર શાસ્ત્રકારો પંડિત મરણ હા પંડિત મરણ પંડિત મરણ કે હા મરનાર ને જાણીએ આપણી જાતને જાણીએ મરનારને જાણીએ મરનાર ને જોવા આવનારાને જાણીએ બધું જોઈએ જોઈએ કરીએ કે તાઇકો અને તે વખતે જરા જાણીએ કે આ બધા જોવા આવનારા બધા હાથા થોડી દઈને આમ નાળીઓ છૂટવા મળી એટલે આપણે કહીએ કે અહીંયા આવી જ ભાઈ મારે રૂમમાં આવી જાય આમ કારને કહીએ તું રૂમમાં આવી જાય ચોખ્ખો થઈનુ જવું સમાધિ મરણ થઈ જાય સમાધિ મરણ થાય મરદાર અહંકાર છે સાજીવ પણ સદી જેવો પાઠ બજે સદી જેવો પાઠ બજેટ સ્વરૂપે ચાર્જ થયું હતું તો એ બંધ થઈ ગયું બોલે એનાથી હલવું થાય તો જાય નઈ અમિત થોડે પણ હલકો થઈ જાય આવા ઉપાય કરવા જતા હલકું ના થાય તાર ઉપાય નહીં होय है ने अपने तो सामिमर कह सरण कह पी एक નહી તો એના છેલ્લા અડતાલીસ મિનિટ પણ છેલ્લું બંધાય ને છેલ્લો ફોટો પડ્યો તે ફોટા પ્રમાણે ફર બગ આઠ દસ પચીસ છેલ્લી અડતાલીસ મિનિટ હા ફોટો પડે તે બે પગ બે ચાર પગાર પૂછું હા નફો નફા નો હિસાબ કાઢનાર જય શશ્રી રા ભગવાને ભજન નથી કર્યું ભગવાન પજન કર્યો ત્યાં પકડી જાય ને લોકો પગડા કરીને બાપસ ભગવાન નથી કર્યું રિસ્પોન્સિબલ ભગવાન નથી અલ્લા એ બના ભગવાન બનાવે એમના વ્યુ પોઈન્ટ હોય ને વચ્ચે <makes> કરે જેવું દેખાય છે આપડે oh, છે <Teach Him> <shake> તમારા અંતર માં જે કઈ આવે કદાચ તમારો પ્રશ્ન ખોટી રીતે किसी द्वारा ये जगत बनी हुई चीज है या ऐसी अपने आप बनी ऐसा ही कुछ समझ है आपका क्या ख्याल है यमराजा आए थे मानस घर गया था આ લોકો ને દખાય બને આપડા વિજ્ઞાન શું કે પાણી માંથી વરવા થાય છે એના વાદળા થાય છે એના વરસાદ આવે છે નહીશો ભાગો ને એ વિચાર આપડે બનાવ્યું નથી જોયું તમે ચિંતા કરી બનાવ્યું હોય એને कई दुनिया मुस्लिमों पूजा ने बनाया है तो हिंदूओं के भगवान बनाया नहींकत कर આવું મોટું છે કે બનાવનાર હોય ભગવાન તો કોઈનો મોક્ષ ના થાય સવારે ઉપરીને ઉભરી રહ્યો કાયમ કાયમ ઉપરી દે ને જે ઉપરી છે કાયમ ઉપરી રે ના રહે કોઈનો મોક્ષ થાય ખરો તો હિન્દુ મોક્ષને માને છે શું મોક્ષ છે તે બનાવનાર નહીં સમજાવું છું કે પાણી થઈ જાય ભગવાન ક્યાં જેવું એટલે એમાં ઉપર કોઈ બાપો એ આકાશ છે અને બધી અરજી બધી નકામી કહીઓ માહિત છે એટલું સમજ છે તારે લખવું હોય અરજી બધી તો કરજે પેલી અરજી ન ગઈ એ બધું પડશે બાપુ હોય નથી આ કાર્ય થઈ આવ્યો પરમાણુ એવું નથી જોવા હું ન ભર્યો હું તારી બહુ ભરકા બહુ ભરકા આપણે જમરા મને એવું લીધે છે મોટા મોટા જમરાના ફોટા દેખાડેલા ભડકાય ભડકાય જનાવર નથી આ વાત છે નિયમ રાત કહે છે ફોડ પડે એ બધા ભડકાટ ઉયમરાજ છે મેં બધે જોઈને ગણાવર કરતા બેસતર ગુંડા કેટલી ઉપાજ કેટલી તમારે કોઈ ઉપયોગ નથી જયારે આપણને ખબર પડે ત્યારે કેટલી બધી મજા આવે નથી હું તો અનુભવ જ્ઞાની પાસે મધર વડે ગ્રધર વડે વાય ભાઈ ભાઈ વડે ગયું દાદા રોજરી થઈ ગયા કોઈ બાપો ઉપયોગ નથી તમારા વૈષ્ણવ છે જયસિંહભાઈ જયભાઈ ભાઈ જયસિંહભાઈ જયસિંહ ભાઈ હું જયસિંહ ભાઈ છું એ બ્લન્ડર છે શું છે બ્લન્ડર તમારો પોતે દનાર કરી શકે એમ છે तो कतने ले करते इंडिकेन ले करते सारा भजन अब येएंगे स्टे नहीं जा रहे राजा ना बाकी लायक है देना नहीं ना ये तो इमिट है और ना कोई लाभ हो तो बंदो करना ना नहीं जरूरत से हटा दो जवानी में दे रखना ना मैं मजा करता कर जवानी इधर का रखे ना तो प्रति सेंट्रलाइजेशन क्या है આખા જગત ગુફો નું આખરે કામ નું નથી મારે આખરે કામ કોઈ ચિહ્ન ધીકારી જ નથી જેને ધીખારી હોય ને આખા જગત ના વિષયો હોય તો અમે વિષય વિચાર ના આવે અને આ વલ માં કોઈ ચીજ ના દિખાઈ ના દીત ના હોય માન ની કોઈ માણસ હોય કેવું તેનો આજે એમને દર્શન થયા આજે દર્શન ત્યાં આગળ આપણને બધું આપે તમને જે માગો એ આપવા તૈયાર આપી છે એ થાય એવું નથી હોતું કોઈ કાય નથી હોતું આ તો આ તો લાખો વચ્ચે અક્રમ વિજ્ઞાની નો અવતાર હોય તમારું પામ્યું અમૂલ્ય છે અમૂલ્ય તમારું કામ થાય જ જોઈ માંગતા બોલો તમે એટલું બધું કારણ જેને કશું જોઈતું નથી ત્યાં હોય બધી સત્તા કે આ વર્લ્ડ માં કોઈ ચીજ જેમ જોઈતી ના હોય ત્યાં બધી સત્તા હોય વિચાર કરતા બીજાને બનાવી કે બધા પ્રપન્ન જુગા કરેલા હોય ગણઈ કોઈ વિષયના ભિચારી માનના ભિચારી કીતિના ભિચારી જાજ જટના દેખલી તો કોઈ ભિચારી વેરો ને કોઈ દેરી ઘણા ઘણા તો મત થઈ નહી તો ખીરો માં ધરે આ આગળ ધરે કેટલા જવાના હોય ઠીક છેંદર છે કે સર વાત બધા <tain Redelier baş maple cantata> હા સારું બધું હા લાગે છે દાદા આવી ગયા છે લાગે છે દાદા આવી ગયા છે જને ચેતન સાચી ગયા છે જને ચેતન राधा भगवान ही प्यारी राधा है राधा भगवान ही प्यारी राधा है राधा ¿Puedo? ¿Cuál fue el café? ¿Cuál fue el aporte? ¿Lo levantaste? ¿Está variando? ¿Está nervioso? Ay... Esturado. ¿Qué tenemos que hacer?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 그대로 이렇게 가도 돼. 그대로 안 돼. 이대로 가도 되나? 아니, 이렇게 가도 돼. 그래. 이렇게 말이다. 네. 이렇게 말이다. 어. 똑같은 이야기인데. 똑같아. 알겠어? वो तो गलत है। वो तो गलत है। हम रिया करते हैं। हम रिया करते हैं। ऐसा नहीं कोई टाइम का नहीं है। अगर तुम लोग मुझे मारोगे तो मैं तुम्हें मारूंगा। और तुम निकालो। मैं नहीं जा रहा। बस ये जाना गया। चलो। ये ठीक है। मुझे नहीं चाहिए। पता नहीं ये क्या बोल रहे हैं। लगता है तो देखा मिल रहा।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 Soiento de que tu cuido者 me can't teach si no tucupes, <laughs> Cherh Господ Si no tucupes, <laughs> nek zp Si no tuucu學 Sau Take Mi Toca Tus a de kuchu Verje question whiten tu descend fire ss belonging shut merrier. Oh, you're back. I can't believe it. Yeah. Not pathetic. The whole camera. I can't believe it. It's a lovely. It's a lovely. I don't know what to say. I don't know. I don't know. But I thought to have to say what I hope so. To self-per strict.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 યા સદે મસ્તન ના આઈ ડાઈ મજા મરતા ને મિલતા મને રોપાભાઈ નો મસ્તન મિલતા નંદે મગને હાથે ને મસ્તન ખાઈ લેતા ને જાદા રે મસ્તન આતો આ તો કે મસ્તન કે મસ્તન હોય મસ્તન મને જાય જાય આ કેલા દે જંગ મસ્તન દે ખાઈ લેતા હોતા ને બરાત રે કામ હા તો બોલે さて、元の舞いになるで、へつまのござ。元の舞いになるで、へつまのござ。散がかの捨てて、まからに、捨てて、まから。です、舞いで、捨てて、まけます。察しは。元の舞いになるで、へつまのござ。元の舞いになるで、へつまのござ。<seeing> <seeing> e la amina che si trova con la carta e tanti altri e grazie cara grazie e andate a casa e coraggio ma tanto